પૂછે છે તપ કરવાથી કર્મ ની ઓળખું જોઈએ બહાર દેખાતું તપ ને છઠ ને જેને કરવામા કરતા ભાવ છે ને ત્યાં કર્મ બંધાય નહી હું કરું છું એ કરતા ભાવ છે તો કર્મ બંધાય ને તમારું કરવા ધોરણ કરવાનું ઉદય કરતા નથી તમે હવે કોણ કરતા છે કરતા કોણ છે વ્યવસ્થિત કરે છે ને હા તો વ્યવસ્થિત કરતા છે મોક્ષ જતા અંતર નો તપ જોઈ છે અંદર કોઈ ગાર ભળે એ મન તપી જાય શાંતિ રાખવાની સાવ ઢીલો એ કોઈ આપણ ને ક્રોધ કરે અને આપડે એને જતો કરીએ તો એમ કે આ તો સાવ ઢીલો છે બતાવી બહાદુરી બતાવી શહેર માં શું થાય શું થાય કેવું નહી બહાદુરી દેખાતા લોકો તરત તરત આપી દે બહાદુરી બધું ઢીલું જ છે ને જગત આપડે આ સોંભાવે નિકાલ કરવાનો નિર્ણય રાખ્યો હોય આપડે બધું જીલો તો આપડે પછી એક દેખાડો બાર હોય ગભરામ ના કરાય કે ઢીલો પડી ગયો તો આપતો હોય કે લીમડી ના વાણી ત્યારે મજબૂત હતા તેઓ ઢીલા પડી જવાના હતા ક્યારે મજબૂત છે પાપ કરતા ફૂન વધારે છે પાપ ખાતે જાય તો બધું પાપ લાગે પણ પાછું ચઢાવ્યું કોકની પર થાય તો પાપ લાગે છે પણ કોકના ચઢાવી એટલે પાછું ઈનામ મળે ને એનું જયારે નફો રહે આપડો નફો રે ના રે ભગવાન ઉપર ચડાવ્યું કે જ્ઞાની પુરુષ પુરુષ પર કે મોટા સંત પુરુષ ઉપર પુજ્ય પુરુષ ઉપર તો બદલાવ આપણને કઈ મળે આપણને એ મળે પેલા પાંચ જાય પછી પછી પડી જાય આપણી પાસે સરવારે લાભ રહે છે મિત્ર નું વિજ્ઞાન લાભાલાભ નું છે નફો રે એ જોવાનું નફા જુઓ છે ખોટ ને નફાના આમ મારી ખોટ જતી હતી બધા લોકો નું આમ ખોટ વધારે છે ભગવાને શું કહ્યું કે બધા ઉગાડ્યું આખે ઊંઘ મૂર્ખી કોણ કરે બધા ઉઘાડી વાંધા છે બંધાયેલો માણસ શું કરે ભટક ભટક ભટક ભટક કેટલી અપાર વેદનાઓ અપાર ત્રાસ અપાર દુઃખ ઉપાત્ર હોય સાધુ સંધ્યા થી થઈ જાય દુઃખ નહી ને સાધુ સંતો ના સાધુ સંતો ને સુખ નથી અહિયાં સુખ ક્યાં જવું આવે જ્ઞાની હોય તે પરમ સુખ્યા હોય પરમા દાદા યાદ હોય છે પ્રાપ્ત થાય સંકિત તો આત્મજ્ઞાની પુરુષ ની પાસે પ્રાપ્ત થાય આત્મજ્ઞાની પુરુષ હોય ત પ્રાપ્ત થાય નહી તો સંકેત પ્રાપ્ત થાય નઈ નિમિત્ત જોઈએ પછી ચિંતા બિંતા બધું થાય નહીં હાર્દિક ધ્યાન યોગ્ય ધ્યાન ના થાય આત્મજ્ઞાની ભક્તિ કરવાથી એમની પાસેથી એમની કૃપા ઉતરે એટલે સંકેત થઈ જાય બીજ જ્ઞાન પણ એ જ છે એ જ બીજે જ્ઞાન બીજે જ્ઞાન જ એ કેવાય જ્ઞાન છે લેવા દેવા ને સુધારસ એ વસ્તુ જુદી છે આ બોધવીજ નો સુધારસ છે ને એ તો તમકીત થયા પછી ચપા ધરે અત્યારે અમૃત એટલે વાણી દાડે દાડે અમૃત વાળી થાય વર્તન અમૃત વાળું થાય બધું અમૃત વાળું થાય રોજમાન માયા લોકો જતા રહે બધા અને આ બીજું લખ્યું છે પુસ્તક માં એના માટે ઉદાહરણિક છે જ્ઞાન કે બીજ બૌ બીજ કેવું ના કેવાય એવું અવતારે બધું કરી બધા સાવ સાધુ સંન્યાસી બાવા કરે વૈષ્ણવ ના લોકો કરે એમાં દડ વરે નઈ તો વિતરાગ નું જ્ઞાન જોસે આત્મજ્ઞાન ત્યારે સંકેત થાયત થયેલું ખબર પડી જાય પડી જાય એના મળવા પર આનંદ દેખાય શાંતિ રહેત કઈ રીતે થાય અને શું કરવાથી શમિત થાય એ પૂછવાનું તમારી ઈચ્છા હોય તો અહીંયા આવતા રો તમને થઈ જશે આ બધાને ઘણા ખરણ શમિત થઈ ગયેલું છે કોકને જ નહીં થાય એવી વસ્તુ છે કે એને જો કદી કઈ મળતું હોય ને તો લોકો પડી રહું લઈ આવે ખપ જેવો હોય તેવું બધું તમને ખપ લાગ્યો નથી ને એવું બધું એટલું બધું ખપ નથી લાગ્યો હોય તો જાય શું ગુરાતા સમજણ છે સમકીત ની આ સમકીત તો કોઈ કાળે મળે એવું નથી લાખો વર્ષ લાખો અવસાન થાય પણ સમકીત મળ્યું નથી તેથી આ ભટક ભટક કરવાનું થાય અને સમકીત મળતું હોય તો ગમે તે થાય બધું આપી દઈ ને બધું જોખમ વાળી પણ પ્રાપ્ત થાય છે સંકેત વગર મોક્ષ ના થાય કોઈ રસ્તે બીજો કોઈ રસ્તો નથી બીજો કોઈ રસ્તો નથી મોક્ષ માં જવાની ટિકિટ મળી તમે જઈને છો ને તમારે સંકેત ની જરૂર ખરી આવતા રહેશે લાભ થઈ જશે આવતા આવતા થઈ જાય કૃપા ઉતરી જાય જ્ઞાની ની કૃપા ઉતરી એટલે બીજ ના જેવું અજવારું દેખાય પાણી છોટવું પડે એમને લોક દોડધામ કરે પછી હરે ને તમે આવી રહ્યો છો ને પછી બારગામ અને દોડધામ કરવાનું ગમતી વસ્તુ મોક્ષે જવાનું ઉતાવળ નથી ને આપડે દોસ્ત ની કઈ મોક્ષ ની ઉતાવળ નથી ને નિરાશ કાળી ના આવો એક મહિનો છોકરો રે છે ને પછી વાંધો નથી આપડે નિરાશ કાઢી ના આવો અને આગળ આવડું થાય પછી એવું થઈ ગયું એટલે થઈ ગયું પછી જીવ છે કોઈ વખત થઈ જાય નામ ધરાવ્યું છે નામ ધરાય ધારી ને ચિંતા થાય જ શું અને સ્વરૂપ ધારી ચિંતા ના થાય જે સ્વરૂપ ને જાણતો હોય તરીકે સાધુ આચાર્ય બધા ને ચિંતા થાય